અને આ પ્રશસ્ત રાખ ફોડવા માટે તમને મિનિટ યાદ આવતા જોયું પેલી વાર પછી પાછા તમે મુનિજ ભૂલશો નહીં યાદ નહી એ તો રાખો છો આખો દિવસ યાદ રહેશે મિનિટ નહીં બુલાય દેખાય વાત કરતા દેખાય ને તમે લો અને પછી તમારે કહે કાલે આયા તો હું આવ્યો નું કેવું કરે મારી ગાડી મૂકવા આવ્યો તો મૂક જગ્યા એ ના સ્વપ્ના માં તો રોજ દેખાયા બધા દાદા ભગવાન દાદા સાહેબ શિષ્ય બધા કવું થયા પણ સુધાર્યા તો થાય શિષ્ય ને તો ત્રણસો પચાસ એક ગુરુ કરવો તો પડે ને કોઈ ગુરુ કરે નઈ એટલે હા શીસે થયો મળી આવે બાકી પાંચ માણસ સુધી એક એક માણસ લાખ લાખ માણસ સુધારી શકે પોતાના મોટ માટે મારા હારું હતું મારા નામના હાર મારા પણ કેટલા નો અભ્યાસ હશે જન્મ થયા પછી કેવી રીતે જન્મ થયા પછી ક્યાંથી શરૂઆત થઈ જન્મ થયા પછી કરતા તમે કાયમ ઘનગુ ત્યામ ગરમ પાણી અમારે ચોરી ચાલુ હતી ચોરી કરતા દોડધારે ધંધામાં દોડધાડી કરેલી કરતા સાહેબ બેઠવાની સરકારી રાખવો જોઈએ લોખંડ ની કરે તો આટલો બધો કરવા છતાં પેલા કઈ ના ભાઈ આમ ધર્મ કઈ બીજી જગ્યાએ છે આમ ધર્મ નથી શું કઈ જ અહંકાર કરી ચોરી બંધ કરીને એકાવાનો અમારા પિતા છે મુંબઈ માં ધંધો મારો ચોરી બંધ કરી એકાવાની સાબર અમારી દબાવવાની લાગે ચોરી કરી ચોરી ચોરી નાખે ક્યાંય લાગે અથવા સાહેબ કે સાહેબ પોતે જ કેસ ચાલી લો આપવાનું છે પૈસા કમાયા ગયા ખબર થયું ક્યાં આવ્યું ભાગીરા ગયા ધંધો કોટમાં ગયો ગયો ચાર પચાસ હજાર બહુ થઈ જશે કે ચૌદ હજાર ની મોકલ્યા થોડાક મોકલ્યા ચૌદ અને ભોગલ થી મેં લખેલું પાછા એટલે પછી એને વાંચ્યું આચાર્ય ધૂંધા કરવા ગયા પણ પછી જતા ગયા જતા ગયા એટલે પછી મને કેજ મારે ખાતે ઉધારો આવું હતું છે કાગળે પાછા તમારે આપડે એ કર્યું કેવું ઉધાર માણસ મારે ખાતે ઉધાર પછી ચાલુ કર્યું ખૂટ ખાવા પીએ ખોટે ને મેળે હજુ મારો ગયો બોલાયુ હું ના બોલ કોણ બોલ છે કોણ બોલે કોણ બોલે આ સરકારી પીડીઓ છે તે કાઢી નાખી અને સ્લેબ નાખવાની છે પણ પીડીઓ બનવાની છે બે પીડીઓ મને મોકલી આજો અને બે તબર લઈ જી બેતાળીસ રૂપિયા તૈયાર ખર્ચના લાકડા હશે અને આ બેસાળી નો ખર્ચ થઈ ગયો એટલે મેં પતિ વાર ક્યારે નો માલ મારું દાદા બોલે મને મારીઓ કહી દેવાનું શું હવે તો નથી શું બધું વલમાં એક જ પુરુષ હોય જયારે સીક્રેસી ના હોય બધું સીકરેસી હોય આવું છે <laughs> <laughs> <laughs> માતા અનસો હોય કે પૂરો કરવા માટે નિરંતર આજ્ઞા જેનો સર્વસંભવ સુધી ગયો સર્વસંભવ સુધી ગયો છોકરાઓને પણ બહુ સુધી રીતે નબળા માનસિક ખોડ વાળા હાઈડ્રોકે એક એક વાક્યાર ઉડી જાય ને લાઈટ બીજા બધા લાઈટ થઈ ગઈ હતી તમેથી કૃષા મળી બીજી કોઈ કરલા કરાવડાવ્યું મહેનત કરી પડે મહેનત લોકમાં ના હોય સંસારમાં મોત હોય મહેનત થાય મહેનત સંસાર માં હોય ક્રિયાકાંડ બધું સંસારમાં હોય લોકમાં શ્રી કવિ છે લોક સરળ છે સહેજ છે સુગમ છે પણ પ્રાપ્તિ પ્રાપ્તિ દુર્લભ છે પ્રાપ્ત થાય મનુ મનની એક પણ બાજુ મૂડી ચાલશે મોક્ષ થતી મન સર્વસ્ત રસ થઈ જાય તારે મોક્ષ થાય તાર મન ગુદાબુદા કર્યું થઈ ગયું ભગવાન સિવાય જે કોઈ પણ ધ્યાન સ્વીકાર છે એ ધ્યાન માદકતા છે શું છે કોઈ પણ ધ્યાન એ માદકતા છે માદકતા એટલે શું વિદ્યા ના કરો તો તમને ધ્યાન ના પડે દારૂ પીધો હોય વિચારું સાંભળવું નહીં નહીં તો આનંદ આવતા ભટકા માદકતા ઉભી થશે અને ધ્યાન કોઈ કરાવતું નહીં ધ્યાન થઈ જગ્યા જ નહીં ધ્યાન થઈ જગ્યા તેનું ધ્યાન કરો તેનું ધ્યાન કરતા આપ એકાગ્રતા માં અહંકાર ના છે કરનાર નથી પરિણામ છે ધ્યાનમાં કરનાર ના છે આપણે સંજાય ધ્યાન માં કરનાર ના છે પરિણામ થાય કેટલું મન થશે શું થતું જાય મન ફ્રેકચર થતું જાય એ તમને શાંતિ રહે આનંદ રહે મન ફ્રેકચર થાય રાહ સ્વીકારો સલવારે લાગશું કે દુકાન માં સવારે દુકાન ને લાભ જોઈ છે ને શું લાભ લાગતો સર આપડે ક્યાં જવાનું છે કે જ્યાં સનાતન સુખ મળે ત્યાં જવાનું છે ક્યાં જવાનું છે સુખ ને ખાઈએ છીએ આપડે દુઃખ ને ખોય સા હવે જીવ માત્ર સુખ ને ફળે છેલ્પિત છે એને સુખ કહેવાય કેટલા બધા કલ્પિત છે સાચું સુખ સના સંત સુખ પ્રાપ્ત કરવા માટે જીવ માત્ર નો હોય કરવા માટે રોજમાં સંયમ થાય ત્યારે થાય એ સંયમ કરવા માટે આત્મ જ્ઞાન જાળવાની જરૂર છે આત્મજ્ઞાન જાણવા માટે આત્મ જ્ઞાની એવા જ્ઞાની મૂળી પાસે જવું જોઈએ આત્મજ્ઞાની ના મુખ્ય ગુણ ગયો હોય એનામાં સેજ પણ બુદ્ધિ ના હોય એ સેન્ટ પણ બુદ્ધિ ના હોય એ આત્મજ્ઞાની કહેવાય અને આત્મજ્ઞાન અને બુદ્ધિ વિરોધાધાર છે શું છે જ્ઞાની કહેવાય અને કલ્યાણ થાય બુદ્ધિ બુદ્ધિ રજનપા કરાવનાર બુદ્ધિ સંસાર ની બહાર નીકળવા જ ના રે સંસારમાં હેલ્પ કરે પણ સંસાર ની બહાર નીકળવાના માટે ત્યાં બુદ્ધિથી બહાર જાય બુદ્ધિ જરા ના હોય એવા જ્ઞાની પાસે રહીએ એમની કૃપાથી આપણને પ્રાપ્ત થાય તો આ ધ્યાન દાન કરો તો નક્કી નહીં મળવાનું સાધન છે એમાં તો ઊંચે ગયા હોય બહુ પવન તૂટ્યો હોય તો કઈ કરી ના રાય એટલા બધા ચાલી કોઈ વસ્તુ એના જેવા બધા સાધનો કરી ના જ રહી એની વાત આજે લોકો કહીએ છું પણ જ્ઞાની પૂરતા રહેતા કામ શું કામ કરવાની ચા છેલ્લા ચાર પાંચ ક્ષેત્રે જવું છે કેમ ઘણા દુઃખ માં જાવ જોઈએ છે દુઃખ બિલકુલ ના હોય એ જગ્યા પર જવું શાશ્વત હાજ્ત છું સનાતન સુરત કારણ કે સુરત સાથે નું તેનું સ્વામિનેશન દસ છે માનવી આથી ભાન ન કહેવાય અને આપડે કુદરત ની વધુ નજીક ન્યાય છે ને બધો જયારે જે થવા દેવો પછી મનુષ્ય જે બુદ્ધિ તારી વાત છે ઈશ્વર કરો આપડે અસારત જાણવર માં થાય છે બુદ્ધિ ખરાબ થઈ જતી એના કરતા બુદ્ધિ બહુ જરૂરિયાત છે બુદ્ધિ સંસાર વધાર માં બધી અચનો અને મોટ્યા જવું હોય ત્યારે જવાનું છે મોત માં જાય ત્યારે પછી આ ઘર ના આવે ત્રાસ થઈ દુનિયા છે એ બધે નથી અમુક પણ જગ્યાએ અમુક જગ્યા એટલે બધે નથી અવકાશ માં દુનિયામાં કોઈ પણ માણસ નું કઈ પણ થાય છે એ ન્યાય જ હોય છે એ ન્યાય જે બને છે એ ન્યાય છે આપડે લોક શું કે ન્યાય એ ન્યાય છે ન્યાય ભણે છે એ માટે તમને બાકી તમે જે ન્યાય ન્યાયમાં પૈસા પાંચ લાખ રૂપિયા આપ્યા ત્યારે એ ના આપતો હોય તો એ જ ન્યાય છે નથી આપતો હોય તો એ જ ન્યાય રહે અને તમે એને અન્યાય માણી અને કોર્ટમાં જાઓ તો ધમ પછાડા જે બન્યું એ કર્યું અને જે બન્યું એ કેમ આમ થયું કેમ થયું કે વિકલ્પી કરજો エレグリー मेरी कंपनी का हुआ है 1200 से 2000000 तो उधर से न्यायम से न्याय इन बारे में कथन बनता है है जो ने 1100 है उन सभी नेता भारत से एक भी मतलब सदस्ते से न्यायम से हमने कहा तो दीवार की पैनल इंस दरार तो 0.2 बार से बदल और मेरे के 0.2 निकालने का અને આ પગલ સોલ્વ ના કરે એ જગત ના બધા સાધુ આચાર્યો સંતો જગત રાત માતા પિતા રસરોટી ખાય છે ઉભા વ્યક્ત ક્લેશ માં જીવન જીવન જીવન જીવતા પણ નથી આવતી ઘરની વાત જીવન જીવતા પણ નથી આવતું અને પછી કોમ્પ્યુટર માંથી વિસર્જન થાય છે વિભાશન થાય છે શું થાય છે એટલે તમારા સ્પીડ નું પરિણામ છે આ કોમ્પ્યુટર સ્પીડ નાખે આ બધું પછી પરિણામ આવે છે એ પછી વિસર્જન છે આ સર્જન છે આ રીતે તમે ધંધા ન્યાય વચ્ચે જવું નથી ક્વરી ગયું કોમ્પિટિશું જીતેન્દ્રભાઈ બીજું રીતે જોડે અહીં જાત રહે રાખદે હરેક ક્રિયામાં રાખદેશ નહીં બીજી કઈ નગરી એવી છે કે બહુ જ શું કરફાવત એટલું ભટ્ટ છે બધા પાછા કહેવાયું ભા માં આવે છે ભાષા કહેવાય માણસે ભાષા નો હોય માણસ ને ભાષા નો હોય માણસ માણસ ને ભાષા ના હોય માણસ ને ભાષા ના હોય ના માણસ ને પછી વકીલ હોય બોલતો હોય એ બચત કહેવાય પણ ભસુ એ બોલીએ તો આપડે ઝઘડ થઈ જાય આપડે વાણી બોલીએ છીએ વાણી બહુ સારી બોલાવી ધીરેજ પૂરક આવ્યો હોય છે કે આ માણસ ને ભાષાય હોય છે વાણી હોય છે વાણી જુદી જુદી એમાં શું સમજવા જેવું આવશે તમને કઈ વાણી ગમે સમ છે આ વાણી અત્યારે કોણ વાત કરે છે દાદા ભગવાનિદ્ધ શું કરે છે તમે જોતા છો અને હું નાતા જાનવરો કરે છે જેવું હમણાં બધું તું નહિ તેની તેના તે પૂર માં ફરી વચ્ચે વકીલો ક્યારે અમે બોલ્યા અમે બોલ્યા પછી આપડે કહેબ કે આ ભૂલ કેમ થઈ ગઈ કારણ કે તમારું નક્કી પણ આટલું એની એક કલાક વિચાર કર્યા વગર બોલી શકે નહીં એક જ વાક્ય બોલવું હોય તો એક વિચાર કરવો વિચાર વગર બોલવું જો કોઈ કરું નહીં તથા વગર રાખે છે લોકો તૈયાર મારશે ત્યાં પ્રેકટ થઈ ગયું તૈયાર વિચારી લે ત્યાં થઈ ગયું શું ત્યાં પ્રકટ થઈ ગયા બીજા નામે પણ બીજા અંકાર એટલે કે એવું સારું હોય તો એવું કેમ લાગે જો અને કઈ ખરાબ કેમ બોલે તમારે નજીક છે કે આ હોય દર ત્યાં પ્રકટ બદવામાં આવે કારણ કે આત્મા બોલી શકતો નથી આત્મા ની અત્યારે આ ભ્રાંત દશામાં કેવી રીતે ટેપ થાય છે એમને ખબર પછી શું આર તબિયત વાણી જેનાથી કોઈને દુઃખ ના થાય એવી વાળી મોટું મહત્વ છે કે તમારા વસ્તુ નથી તો આપણા આપડે કેવું કે ભાઈ અખા જરા પહેરી વસ્તી છે કામ હાલ આ પહેરી હોય શું કરી આપણે આપડે એમ કઈ જ્યાં પહેલે જ્યાં ઓછી થાય ખબર પડી હું તો વાણી સત્ય પ્રેય હિતકારી હોવી જોઈએ હોય છે બોલ બોલ જ કર્યા કરતો હોય આપડા હિત વાત બોલબોલ કર્યા કરતો હોય તો આપડે કઈ આવું જવું શું આપણે મારું આપણે મારું એટલે હું આ સત્ય પ્રિય હિતકારી એટલે મિત્ર સત્ય પ્રિય હિતકારી મિત્ર મિત્ર એટલે એને ગમે એટલી જ લાગી એ લાગવી જોયું છે તમે ખોટો દેખાય હિતકારી બોલે તો ખોટો દેખાય કારણ મિત્ર નથી એટલે મારવા જોઈએ હિતકારી હોય તે સામાન્ય રીતે હિતકારી છે કેમ એ આપણી માન્યતા ઘણા વખત ખોટી હોય અને પછી આપડે માન્ય હિતકારી કુરા માંગતી નથી એમાં હિતકારી કીધું લાયા હતું હિતકારી એક વાક્ય ક્યાંથી લાવ્યો તું હિત માણસ માણસ મારે તો હવે ના હવે પોતે અંજે મારું હિત ના માટે આ હિત હતી ને જે આપણે મારી સત્ય કરેલ નું અલગ અલગ હોય ના સત્ય દરે અલગ અલગ હોય બે પ્રકાર અલગ અલગ નાકાર પછી તને નો સમન્વય થાય છે શાદરાદ વાણી બોલવા કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવા છે કોઈ પણ પ્રમાણ ના દુભાય ના થાય બધા પ્રમાણો પ્રમાણે દુભાય નહીં એવી રીતે વાણી ના હોય એમના કોઈ પણ પ્રશ્ન વાણી તો અલગ અલગ હોય છે એની માન્યતાઓ તો અલગ અલગ હોય ને ને મુસલમાનો દુઃખ દેવાનું એ ખોટું વિશે એવું જાણે બાકી ફાયર જુદો જુદો હોય મુસ્લિમ ફાયર એ સત્ય જુદું જુદું હોય છે સાચી વાત નો શું હોય સાહેબ કોઈ પણ સિદ્ધ પુરુષ હોય એ પોતાની શક્તિ બીજા માં રેડે છે શિક્ષક પુરુષ હોય એને માટે પોતાના અને પારકા એવો કોઈ મતભેદ હોય શકે નહીં પુરુષ હોય શક્તિ ના હોય શક્તિ હોય શકે શક્તિ એટલે દિવ્ય શક્તિ જે ક્ષણિક ના હોય ક્ષણ બંગુર ના હોય કોઈ ઘર દે અને રાખો તો આત્મા નું વિટામિન છે આ બે હજાર થી ગોળીઓ છે સંદાસ જવાની શક્તિ રહી આ વર્ગ માં કોઈ માણસ એવો પાકળ નથી કે જેને સંદાસ જવાની સ્વતંત્ર શક્તિ હોય અને શક્તિભાત કેમ ના કરાવે હા એ છે ને ગુરુ કૃપા આવે ને ગુરુ કૃપા હા વેલો ના થાય એપ તો તમને કોઈ જાણ છે એટલે ભૂપેશ પંડ્યા ને મનમાં થાય લોકો ભાવન આવડે જ નહીં ને આવું જોવું આવું મગજ આવડે જ નહીં ને આ તો ખોટા પાછળ ની દેવા ખરી ખાલી પ્રશ્ન એ હતો કે આપ જે જ્ઞાન આપો છો એ શક્તિપાત કે બીજું એમાં ભેદ સમજ આ જ્ઞાન જે આપીએ છીએ જ્ઞાન હોય બી આ જે જ્ઞાન આપીએ છીએ કોઈ વિદ્યા નું શિકાર જ્ઞાન હોય બોલ શક્તિ સાથે દવાઓ નથી બીજો પ્રશ્ન ઈશ્વર આત્મા અને ત્રીજું ગુરુ છે ગુરુ ઈશ્વર આત્મા ગુરુ એક જ છે ભગવાન શ્રી રમતસિંહ એ જણાવ્યું છે અને પરમાત્મા એક જ વસ્તુ છે ગુલાત્મા અંતરાત્મા અને પરમાત્મા એક જ છે પણ બચાવો છે અત્યારે હોય અરે ઘે છોકરા પપ્પા પપ્પા કરી દેવાય શું અહીં ઘેર છોકરા પપ્પા કેટલા રોકાણ કે ય છે એવી રીતે એકાત્માય છે જેવી જે સીધી પરિસ્થિતિ હોય છે તે પ્રમાણે કહેવાય છે ભૌતિક સુખોમાં ધર્મયા હોય છે ત્યારે એ ગુરાતમાં કહેવાય છે જયારે ભૌતિક સુખો એને દુઃખો અને તાત્વિક દુઃખો એ પરમાનન્ટ દઈએ છીએ એવી ભાવના થાય છે અને ભૌતિક શીખો અને જોડાની ઈચ્છા થાય છે અંતરાત્મા થાય છે અને તે અંતરાત્મા પોતાના સ્વરૂપે ભાવન કરતો વર્ષો પરમાત્મા આપી જાય બધી એનો એક છે જેને એને આખા ગામ નું બહુ સારું કામ કરતા હોય નેતૃત્વ ના હોય આખા ગામ ના હોય લોકો ખુશી બનતા હોય પણ રાત્રે નવ વાગે ગાંધી જરા લેતા હોય તો